કેવો સમય હતો કેવો ટાઈમ તો દિખાય ંદ મા કાંધે કાલી કામલિયા બંશી બજાએ કાના નયન ચાતે આયે કાંધે કાલ આય મેન કર મનસી શખિયા બધો નન કર દર્શન કર કે મેવન હો ગઈ હો ગઈ દર્શન કર કે મેવન હો ગઈ બલે મેળનિયાળે હે ડરમર બસ મેલું ગો ગાય રંગ ઉડા પે આય मत भूल हरी रुख दसिए तुम्हें हरी रुख तो दसिए तु आह गुरु जरण में जा ગુરુ રૂ જગ્ન